Slok 189 સર્વેન્દ્રિયાની જેયાની રસના તું વિશેષતા શ્રીજી મહારાજ કહે છે અમારા સાધુઓએ સર્વ ઇન્દ્રિયોને જીતવી અને રસના ઇન્દ્રિયને વિશેષે કરીને જીતવી આ જીવનું અંતઃકરણ અનાદિ વાસનાથી નિયંત્રિત છે જેતવ્યાસ ચાંતર એકાએક અંતરશત્રુઓ નિયંત્રિત થવા શક્ય બનતા નથી જીવનનું ગોલ જરૂર બનાવી શકાય છે કે મારે શ્રીજી મહારાજના સાચા સંત બનવું છે ને તમામ અંતરશત્રુને નિયમમાં કરવા છે એવું ધ્યેય રાખીને શરૂઆત કરી દેવી જોઈએ અને તેના માટે પ્રથમ વિષય તરફ દોડતા ઇન્દ્રિયો છે માટે શ્રીજી મહારાજ બતાવે છે કે પ્રથમ વિષય તરફ દોડતા ઇન્દ્રિયોને રોકવાના છે માટે શ્રીજી મહારાજ બતાવે છે કે સર્વે અંતર શત્રુને નિયંત્રિત કરવા માટે ઇન્દ્રિયો વિષયથી પાછા વાળવાના છે તો જ અંતર નિયંત્રણ શક્ય બનવાનું છે તેમાં પણ રસના ઇન્દ્રિય સર્વે ઇન્દ્રિયોનું પોષણ કરનારી છે મહારાજે એવું કીધું કે અંતર શત્રુઓ અંતઃકરણ જીતવાથી ઇન્દ્રિયો જીતાય છે કે ઇન્દ્રિયો જીતા જીતવાથી અંતઃકરણ જીતાય છે શું કીધું છે ઇન્દ્રિયો જીતવાથી અંતઃકરણ જીતાય છે અંતઃકરણ જીતવાથી ઇન્દ્રિયો નથી જીત અંતઃકરણમાં કઈ ઘાટ સંકલ્પ ન થતો હોય એટલે પૂરું ન માન લેવું ઇન્દ્રિયોને રોકી કેટલે આંક છે તો એટલું અંતઃકરણ હોતે રોકાય અંતઃકરણને રોકવાથી ઇન્દ્રિયો રોકાતા નથી ઇન્દ્રિયોને રોકવાથી રોકવાથી અંતઃકરણ રોકાય છે એટલે અંતરશત્રુને જીતવા માટે ઇન્દ્રિયોને રોકવાય તેના તેના વિષયમાંથી એને ઇન્દ્રિયોને રોકવાય એને ડિસ્કનેક્ટ કરવા સતત વિષય થી પાછા વળવાના છે ઇન્દ્રિયો જીત્યા ક્યારે કહેવાય ક્યારે કહેવાય આપણે ઇન્દ્રિયો જીતી લેતા તો એને જીત્યા કરી નાખો તો હેતુ માટે કામ તો કઈ આપ્યું નહિ એને તો એમાં જીત્યા હું એટલે એના પાછી પૂરું કામ લેવાનું તપશ્ચર્યા છે તપથી અંતર શત્રુ નું તનુકરણ થાય અને ઇન્દ્રિયોના જે બધા વ્યવહારો હોય એ નિયંત્રિત થાય છે પણ એની પાસે જો કામ ન લઈ શકાય એની ઉન્મત્તા ટાળવા માટેનું આ છે કઈ એને સફળતા નથી અમારી તપે કરીને ઇન્દ્રિયોની સફળતા થઈ ગઈ એવું નથી ઇન્દ્રિયોની સફળતા ભગવાનની ભક્તિમાં છે એ સતત ભક્તિ કરી રાખે અને ભક્તિમાં જોડાઈ રહે તો સફળતા જાય તપ અને નિયમ એને કરીને ઇન્દ્રિયો જીતાય છે એવું મારે જ તપ અને નિયમ બે એને કરીને ઇન્દ્રિયો છે એ જીતાય છે પણ એની ઉપયોગ શું એનો ઉપયોગ એટલા માટે મહારાજ આગળ કે છે કે વ્યર્થ કાળો ભક્તિ વિના વ્યર્થ કાળનો જવાબ દેવા એનો ઉપયોગ છે આ એના એમાંથી દોષ નિવારણની પ્રક્રિયા છે ઇન્દ્રિયોના દોષ ઇન્દ્રિયોના સર્વે ઇન્દ્રિયો વિષયથી પાછા વળવાના છે નિયંત્રણ કરવાનું છે તો જ અંતર શત્રુઓનું નિયંત્રણ શક્ય બનવાનું છે તેમાં પણ વ્યક્તિમાં પાટવ આવવું જોઈએ વિષયમાં પાટવ છે વિષયમાં પ્રવેણ છે ન થાય અને વધારે તપથી ક્ષીણ ઇન્દ્રિયો કરી નાખે તો એનાથી કોઈ વિશેષતા નહી ઘોડા ઉપર અસવાર કોણ કહેવાય જેટલો હકાવો હોય એટલો હાકી પાછા પડે નહી જેટલું હકાવ એટલું હાકી તો મૂકે ગોતું ખાઈ જાય તો એટલે જેટલો હકાવો એટલો હાકે ઘોડાની ઉપર સ્વાર થઈ જાય ડામણ દઈ ને બે ચારે પૈકી ડામણ દઈ પછી માથે બે તો બે તો ગયો તો એ સ્વાર ન કહેવાય એટલે તપ કરવું એ ડામણ દેવાનું છે નિયમ ધારવા એ ડામણ જ છે ને એને આમ જવા ન દેવા કે એટલેથી તમે સ્વાર થઈ ગયા એવું નથી એની પાસેથી ભગવાનની ભક્તિ સંબંધી પૂરું કામ લ્યો અંતીધું છે તો ભગવાને કીધું એ કઈક વિચારો ઇન્દ્રિયો દીધા છે તો એની નવધા ભક્તિમાં ઉપયોગ કરો જાઝા માં ઉપયોગ કરો તો એનું કામ લીધું કે ખાલી ડામણ દીધી દામણ તો દીદી સારું માથે બેસી જાવ પંથ કાપવાનો સંતોષ કોને થાય દામણ દઈ ઘોડા ઉપર બે ઘોડું એને પંથ કેટલો કાપો ઘોડા નો ઉપયોગ હું ઘોડા નો ઉપયોગ હું રસ્તો કપાવા માટે છે ને કે માથે બેહા ફોટો પડાવો ઘોડા નો ઉપયોગ રસ્તો કપાવો નહી આ ઇન્દ્રિયો અંતઃકરણ થી આપણો ભગવાનની તરફ નો રસ્તો કેટલો કપાણો એટલા તમે એને જીત્યા નકરી એટલે મીનિંગલેસ થઈ ગયો એટલે ભગવાને અંતઃકરણ ની અંતરશત્રુને કંટ્રોલ કરવા માટે ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવો યથાર્થ ઇન્દ્રિયો તો ત્યારે જીતાય કે એનો કંટ્રોલ કરીને એની પાછી પૂરું કામ લે ભગવાન ભક્તિ ભગવાનની ભક્તિ સંબંધી કામ લે જો કામ ન લે તો ગમે એટલે જીત્યા તો એના કામ એનું કોઈ મિનિંગ નથી ગોપીઓએ વનમાં ગયા વિના ઇન્દ્રિયો જીતી લીધા અને સૌભર્યાદિત તપસ્વી હોય એને ગમે એટલી દામણ તો તપસ્વીઓ કરતા પણ એને ઇન્દ્રિયો વધારે ગોપીઓ જીતી લીધા તપસવીઓના એટલા ઇન્દ્રિયો જીત્યા જીતાણા નહોતા નારદજી આશ્ચર્ય પામી ગયા કે ઓ ગોપીઓની સ્થિતિ છે ગોપી પોતાના મનમાંથી ભગવાનને મૂર્તિ થોડીક દૂર કરવા માગતી હતી એ સાંભળીને આશ્ચર્ય પામી ગયા એ બધાએ ઋષિ મુનિઓ તો ભગવાનની મૂર્તિને થારવા હાટું મહેનત કરે છે અને આ એને થોડુંક દૂર કરવા હાટું મહેનત કરે છે એટલે ઇન્દ્રિયોની સાર્થકતા ભગવાનની ભક્તિ કરવામાં છે એટલે ભગવાનની સેવામાં લગાડે જેટલા ઇન્દ્રિયો વધારે તો એ ઇન્દ્રિયો લાંબે કાળે જીતાઈ જાય છે સેવામાં બહાર જ્યારે ઇન્દ્રિયો જીતા નથી અંતરશત્રુને જીતવાનું કોઈ માપ નથી કે આના અંતરશત્રુ જીતા ગયા કે અંતરશત્રુ જીતાના નથી એવું કોઈ માપ નથી ઇન્દ્રિયોનું માપ કાઢી શકાય છે મેઝરેબલ હોવું જોઈએ આના અંતર માં અંતર શત્રુ જીતા ગયા છે બહાર દેખાતા ન હોય એટલે કઈ જીતા એવું માની નહીં જીતવાનું કોઈ માપ નથી ઇન્દ્રિયોનું જ માપ કાઢી શકાય છે એટલે ઇન્દ્રિયોની ઉપર વધારે ભાર દેવાનો સૌભ્રી ઋષિની બધા ઋષિ મુનિઓ હતા એના અંતર શત્રુ જીતા ગયા હતા એને ક્યાં દેખાતા હતા નડતા હતા પણ તોય ટાઈમ થયો તો પ્રોબ્લેમ થઈ ગયો એટલે અંતરશત્રુ જીતી લીધા કોઈ એમ કે મેં અંતરશત્રુ જીતી લીધા એનું કોઈ કોઈ મેજરમેન્ટ નથી કે એને અંતરશત્રુ જીતી લીધા નારદજીને મનમાં એમ થઈ ગયું કે મેં કામ જીતી લીધો નારદજી પહે નારદજી તપ કરતા હતા તો ઈન્દ્રએ અપસરાવો મોકલી અને એના તપનો ભંગ કરવા માટે નારદજી લોભાણા નહીં નારદજી લોભાણા નહીં નથી અને અમુકની ઓલા બધા અપસરાઓને એને ભય લાગ્યો અને એ કામથી લોભાણા નહીં કામથી લોભાણા નહીં પણ પરણવાનું મન કર્યું પરણવાટું તો ભગવાન એ ઝઘડો કર્યો એટલે અંતર શત્રુ જીતાઈ ગયા કે નથી જીતાણા એને કોઈ મેજરમેન્ટમાં કોઈ લાવી શકતું નથી એટલા માટે મહારાજે કીધું કે વિશ્વાસ ન કરો અંતર વિશ્વાસ ન કરો કે મારે જીતા ગયા એવું કોઈથી માની નહીં લેવાનું જે મેજરેબલ હોય એને પકડો એટલે ઇન્દ્રિયોનું માપ છે એ મેજરેબલ છે કે આમ બીજાને હોતે ખબર પડે આપણે ઓઝાડતા હોય ગયા તો બીજા હોતે ભાળે ને કે ભાઈ હા આ વઝાડ્યું એટલે ઇન્દ્રિયોનું માપ નીકળે છે અને એનું મેજરમેન્ટ થઈ શકે છે આ જવા દેવાનું આ જવા દેવા મનનું કઈ માપ થોડું છે પોતે સમજે થાય પોતે સમજે પોતે વખત નથી સમજી શકતા હજી સૌભરી ઋષિની બધા તપશ્ચર્યા કરી છે મનમાં એમ નહીં હોય કે આપણી તપશ્ચર્યા ન ભાંગે તો સારું પણ તો પાછ માલિપાના વેગ છે એટલે એનું કઈ માપ નથી અંતર શત્રુ નું જીતાણા કેટલા જીતાણા એટલું જગત કે જગત જીત્યું એમ જાણવું પણ એમાં મહારાજ એવું કીધું કે મન જીત્યું ક્યારે જાણવું કે ઇન્દ્રિયો વિષયથી ડિસ્કનેક્ટ થાય વિષયના સાનિધ્યમાં પણ ઇન્દ્રિયો વિષયમાં પ્રવર્તે નહી ત્યારે ઇન્દ્રિયો ઇન્દ્રિયો જીતાણા એટલે મન જીતા ઇન્દ્રિયો જીતાણા મન જીતાણું નથી અંતરશત્રુ જીતાણા નથી એટલે એવું માપ કોઈ કાઢવાનું નહીં મારે અંતર જીતાઈ ગયા મારે અંતરશત્રુ નથી જીતા એવું માપ ટોટલી ફોકસ ઇન્દ્રિયો ઉપર આપવું દસ ઇન્દ્રિયો મન છે એ ક્યાંય મન હોતે ઇન્દ્રિય ગણાય છે દસ ઇન્દ્રિયો મન છે એટલો વિષયનો કનેક્શન છોડી દે કે આપણે છોડાવે એટલું એટલી શાંતિ થાય અંતર શત્રુ છે એમાં કઈ કોઈનું કઈ ધાર્યું નથી રહેતું ગોવિંદ સ્વામી એવા હતા એને કેટલો બધો વૈરાય હતો તો એ બંધાઈ ગયા લો ગંગામાં ડાળભાતમાં બંધાઈ ગયા તો હવે એમાં અંતરશત્રુ નું ક્યાં મેળવ્યું અંતરશત્રુ કોઈને એમ કોઈ માણા એમ કે મારે જીતા કોઈ માણા ક્યાં જીતા ગયા એટલે એનું કોઈ ચોક્કસ મેજરમેન્ટ નથી એ કહે માલ લેવાનું આપણે કે તમારે જીતાઈ ગયા તો હા સારું તો તમારે બહુ સારા તમે તમારે જીતાઈ ગયા નકર તો મારે વિશ્વાસ ન કરવો અને આ બધા દાખલા હું કરવા ને બધા એના દાખલા મારા શેની ઉપર દીધા વિશ્વાસ વિશ્વાસ કર્યો એને તો જીતાણા હું અને નો જીતાણા હું એને નતા જીત્યા એને જીતી જ લીધા તા એટલે જ વિશ્વાસ ન કરવો એનો નિયમ મારા અને ભક્તિનું કામ એની પાસે નિયમમાં રાખીને કોઈ ફળ નથી બીજું નિયમનું ફળ બીજું કાંઈ નથી વધારેમાં વધારે ભગવાનને માર્ગે દોડાવો એ એનું ફળ બીજું કાંઈ ફળ નહીં આખી જિંદગી તમે નિયમમાં રાખીને બેઠા તો શું ફળ ભગવાનમાં ચોઈટ્યા નહીં તો ભગવાનમાં જો ચોઈટ્યા નહીં તો સૌભરી ઋષિ આઠ વર્ષ સુધી નિયમમાં રાખીને બેઠા હતા તો ઘરવાળામાં ચોઈટ્યા ભગવાન માં ન ચોટાડ અને ગોપીઓ છે એ ક્યાંય તપ કરવા નતી ગઈ પણ એનું મન એવું ભગવાનમાં ચોટી ગયું તો કામ બુદ્ધિ કરીને ભગવાનમાં મન ચોટવું તો કામ જીતાઈ ગયું કામ બુદ્ધિ કરીને ભગવાનમાં મન ચોંટ્યું તો કામ જીતાઈ ગયું એની કથા સાંભળે એને જીતાઈ એવું વ્યાસ ભગવાન લખી નાખ્યું એને ઓલાની કથા સાંભળે તો કઈ જીતા એવું થોડું કે ડરવાનું ડરતા રેજો આ કથા સાંભળવા આવે એની કથા સાંભળવામાં આવે કે નથી જીત્યા એનું કોઈ માપ નથી નીકળતું કોઈ ના અંતઃકરણ એટલા માટે મારા જે એવું લખી નાખ્યું ઋષિમ નારાયણ તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટે શું કોન વખંડીમાન ભગવાન આખા બ્રહ્માંડ ઉપર ચેલેન્જ ફેંકી આખા બ્રહ્માંડ ઉપર કે કોઈ બ્રહ્માંડમાં એવો જીવ છે અંતર શત્રુ નો ભય ન હોય નિર્ભય અંધર શત્રુ થી નિર્ભય હોય એવો બીજો કોઈ છે નહી મુક્ત હોય કે સાધક હોય કે સાવધાન હોય ગમે એને કે સર્વેન્દ્રિય અણી જીયા સર્વ અંતર શત્રુ જીતવાય તો ઠીક છે એનું માપ તમે આપણે પોતે પોતાના મતે પોતાની મેળે કાઢી ન લેવો કે અમે જીતી લીધા ભગવાન જેથી છેલ્લે શ્વાસે સર્ટિફિકેટ આપી દે તો ભલે પણ પોતાની મેળે સર્ટિફિકેટ લઈને મોડમ લઈને ફરવું કે જો અમારું સર્ટિફિકેટ નારજીએ એવું કર્યું હતું નારદજીએ સર્ટિફિકેટ લઈને કે હું મેં જીતી લીધો કામને બધે કહેતા ફરતા હતા એમ બધી બ્રહ્માંડમાં ફરતા હતા એટલે અંતર જીતાઈ ગયા કે નહીં તમારો શું પ્રશ્ન હતો અંતર શત્રુ જીતે નહીં તો કંટ્રોલ તો ઇન્દ્રિયો કંટ્રોલ તો થઈ જાય જીતવાનો અર્થ એવો છે કે નિયમની વાળ ન તોડવા દેવી ભગવાન શાસ્ત્રની મર્યાદા મારે હું કીધું કે આત્મા રૂપે રો કોણ કહેવાય અને ઇન્દ્રિયો જીત્યા કોને કહેવાય ત્રણ જીતવાના છે અંતરશત્રુ જીતવાના ઇન્દ્રિયો જીતવાના અને પંચ વિષય જીતવાના એમાં અંતર શત્રુ કરતા મારા ઇન્દ્રિયો ઉપર વધારે ભાર ઇન્દ્રિયો જીતવાના સાધન બે કહેતા નિયમ અને અંતઃકરણ ને જીતવામાં ભક્તિ અને પંચ વિષય ને તો એના કરતા પંચ વિષયને જીતવા એ તો બ્રહ્માંડ અધિપતિઓ નથી જીતી એટલે એને એને જીતવાના નિયમ શું કીધા પંચ વિશે ક્યારે જીતા શાસ્ત્ર કીધેલી અને ભગવાન એ કીધેલી મર્યાદાના નિયમ મારે પંચ વિશે જીતા બીજો વૈરાગ વાળો હોય તોય નો જીતા વૈરાગ વાળો હોય તોય જીતાય નઈ નિયમમાં રે દેશકાળ હોય જીતા એને દેશકાળ લાગે નઈ કારણ કે નિયમ જો તોડે તો દેશકાળ લાગ્યો નિયમ રે મારે ત્યાં ખટક હોય ને અલ્પ વચન લોપાણું હોય તો એને મહત્વચન માં ફેર પડ્યો એમ ડરતો હોય તો એને દેશકાળ હોય જીતા દેશ નો વાત એ છે નિયમમાં ભાંગે નિયમ ભાંગે એટલે દેશકાળ અને નિયમ હાજર એટલે દેશકાળ જીતા દેશ પંચ વિષય છે એ ક્યારેક પંચ વિષય ના પૂર આવે તો ફગાવાય જાય એમાં ઇન્દ્રિયો જીત્યા હોય તો એટલે ઇન્દ્રિયો વિષય છે એ તો આખા બ્રહ્માંડમાં બહુ મોટા છે અને ઇન્દ્રિયો છે એનાથી અલ્પ છે પણ ઇન્દ્રિયોને જો કંટ્રોલ કરી લે તો પંચ વિષયથી બચી જાય છે પંચ વિષય પણ તોય એટલે પંચ વિષયથી બચવા માટે ખાલી ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવો એટલું જ નહીં પણ ભગવાને બાંધેલી મર્યાદામાં રહેવું એ જરૂરી છે ભગવાને બાંધેલી મર્યાદામાં રહેવાથી પંચ વિષયનો કંટ્રોલ થાય પંચ વિષયથી બચી શકાય અને ઇન્દ્રિયોને તો ગમે તે નિયમમાં રાખી લે આપડે પોતાના મનહકલ્પિત નિયમો મારા આમ ન કરવું મારે આમ કરવું એને કરીને ઇન્દ્રિયો જીતાઈ ગયા એવું નથી મનહકલ્પિત નિયમો લીધા હોય તો એ પોતાના મનાકલ્પિત મારે દૂધ પીને જ રહેવું લ્યો તો ભગવાન એવું નથી કે તું દૂધ પીને જ રે આખી જિંદગી રહ્યો દૂધ પીને રહ્યો તમે તો એ આપણું મનથી માનેલું નિયમ છે સારું છે દૂધ પીને રહેતા હોય તો એટલો ફાયદો થાય કે આપણે મનમાંથી નિયમ લઈ લીધા મારામ ના કરું મારા કરું મારા અને ભગવાને દીધેલા નિયમો હોય તો એનાથી પંચ વિશે કારણ કે પંચ એટલે એમ કે વાડ કરવા હાટું તો મારા જેવા નિયમો દીધા હોય છે એટલે નિયમમાં અને પંચવિશીમાં ફેર એટલો છે નિયમ પોતાના સ્વકલ્પિત હોતે હોય અને ભગવાનના કલ્પિત હોતે હોય ભગવાનના કલ્પેલા નિયમ હોય તો એનાથી પંચવિશી હોય જીતા ઇન્દ્રિયો જીતા એટલે કંઈક કરવું હોય તો આપણે એમાં ભગવાનનું વચનનો ટેકો લેવો કે મારા આમ કીધું છે એટલે હું એમ કરું છું પોતાન મનની મેળે ન કરવું એમ પોતાની મનની મેળે બહુ સારું છે પણ મહારાજના વચન એને ટેકો ન હોય તો ઇન્દ્રિય ને વિષય જીતવામાં થોડાક કઠણ પડે એને મન સારા નિયમ પાળે તો મન નથી જીતાતું મનથી હારા મનથી સારા નિયમ પાડે તો મન નથી જીતા મન મેળે છે ને અને ભગવાને તો વેરીફાય કરીને નિયમો બહાર પાડ્યા છે બધાની પ્રયોગશાળામાં પરાશરની નારદની ને સૌભરીની બધાની પ્રયોગશાળામાં બધા વેરીફાય કરાવ્યા પેલા નિયમો અને એ કરીને બહાર પાડ્યા છે આખા બ્રહ્માંડની બધી બ્રહ્માંડની પ્રયોગશાળામાં વેરીફાય કરાવ્યા છે મારા અને એ નિયમો બહાર પાડ્યા છે એટલે એમાં કાંઈ બધું ન હોય વેરીફાય થયેલા નિયમ અને બોલા તો આપણી પ્રયોગશાળામાં વેરીફાય કર્યા હોય આપણે આપણે કરી લઈએ એટલે મહારાજે ક્યાંક કીધું હોય વતનામૃતમાં કે ધર્મામૃતમાં કે શિક્ષા કે આમ કરવું અને એમ જો નિયમ લે તો એને ઇન્દ્રિયો જલ્દી જીતા કારણ કે એમાં મહારાજનો ટેકો મળે અને ઓલા આપણી મેળે નિયમ લઈ લીધા હોય આપણો ટેકો રે બીજા પડખે વાળા આપે તમે દરરોજ ફરાળ કરવાનો નિયમ લ્યો તો પડખે વાળો ટેકો આપે એને કરવું પડે ને પડખે વાળો ન આપે મહારાજ આપતા હોય તો ભલે સારી વાત કરે આપડે મોટા મોટો ટેકો આપડો હોય કે આપણે કરી અને જાજો ટેકો તો મહારાજ ના વચન નો લે તો એને ફાયદો મહારાજના સફળ મહારાજીની પીઠબળમાં મહારાજી એમ જાણે કે એને મારા વતને એમ લીધું છે એટલે કે આ હોય તો વાંહે ઊભા રહી કે હું ન તૂટવા દઉં ભગવાન શું ને તૂટવા દે એનું એના વચનને કારણ કે ભગવાનને વતને લીધું હોય તો એને ભગવાન ક્યારે ન એને ગ્રેપ ન પડવા દે બ્રેક ન થવા દે આપણે જો એને હારા આશયથી મહારાજના વચન પ્રમાણે લીધું હોય તો ભગવાન ગેપ ન થાય એટલે એના ઇન્દ્રિયો જીતાઈ જાય અને પંચ વિષય હોય જીતા નહીં તો ન જીતાય નહીં તો પંચ વિષય અને અંતર શત્રુ એ બેનો મેળ થઈ જાય તો અહીં ઇન્દ્રિયો નિયમમાં હોય તો બધા ભાંગી જાય સૌભરીના ઇન્દ્રિયો નિયમમાં હતા પણ વિષય અને અંતરશત્રુનો જોગ થઈ ગયો એને બેન કનેક્શન થઈ ગયું એટલે આના નિયમો ઉલાડી નાખી સૌભરી સોસાયટી કરી નાખી એટલું બધું થઈ ગયું એટલે પોતાના નિયમો હોય પણ જો ભગવાનની મર્યાદા બરાબર પાળી હોય તો અંતર અને પંચ જોગ થાય નહીં એવા તો ભગવાને નિયમો દીધા છે એવો એટલે એનો બેનિધ્ય પરિસ્થિતિમાં એ સામાન્ય પરિસ્થિતિમાં પણ ક્યારેક આપણાને આપણા પૂર્વના નબળા કર્મનો થયનો જોગ હોય ત્યારે એટલે વિપરીત દેશકાળ સેવવા એ નિયમ દીધું છે વિપરીત દેશકાળ સેવીને તમારે નિર્વિકારી રહેવું એવું નિયમ નથી દીધું વિપરીત દેશકાળ જ સેવવા નહીં જોગ જ નહીં થવા આઠ પ્રકારે સ્ત્રીઓ નો જોગ નહીં કરવાનો આઠ પ્રકાર માં ક્યાં કીર્તન મનથી ને જોગ નહીં એનો જોગ નહી કરવાનો અને ભગવાને જે નિયમ દીધા છે એ દેશ ધ્યાનમાં લઈને દીધા છે આપણે જે નિયમ લઈએ દેશ કાળ ધ્યાનમાં લઈને ન લઈ આપણે જે નિમ લીધા હોય એ આપણી પરિધિ પ્રમાણે લેતા હોય ને આપણે કે આ કુંડાળામાં હું કેમ સારો દેખાવ આ કુંડામાં આપણું સરસાઈ કેમ દેખાય કે આના કરતા બધા કરતા બસ આપણું પાણી કેમ દેખાય એમ લીધા ભગવાને તો કઈ પાણી દેખાડું નથી લીધે નિમ દીધા કે ભગવાને તો પાણી દેખાય અને બતા કે આને દેશ કરીને આનો જોગ ન થાય એટલે અષ્ટ પ્રકારે મૂકી દીધું આકરામાં આકરું બાકીના હોતા નિયમ કેવાય એ પણ એ નિયમો ને કેમ કે આપડો ટેકો હોય સારા હોય એવું કઈ નથી ના કઈ દૂધ પીને રહેવું કે ફરાળ કરી રહેવું એ ખોટા છે એવું નથી પણ ભગવાનને એમાં ટેકો હોય તો આપણને અંતરશત્રુને દેશકાળને એ બધા એને જીતવા માગે એનાથી બચવામાં ટેકો મળે કોઈ પણ નિયમ આપણે લઈ એ નિયમ એવું હોય કે સારું પણ હોય અને શ્રીજી મહારાજનું વચન પણ ક્યાંક હોય એમાં ક્યાંક ભળતું હોય એનો ટેકો ભળતો હોય તો આપણને હોતે આપણને મનમાં આત્મસંતોષ રહે આપણે મહારાજના વચન પ્રમાણે કરીને એકદમ મહારાજ પેલા ઇન્દ્રિયો અને એમાં ક્રમ કરતા ઇન્દ્રિયો જીતે તો મહારાજ કે અંતઃ કરણી બે ને ઓલું કનેક્શન છે બાકી દેશકાળ છે અને પંચવિષય છે પંચ વિષય એને દેશકાળ કહેવામાં આવે છે પંચવિષય છે એ તો મહારાજના નિયમમાં રહેતો જ થાય તમે ઇન્દ્રિયો જીતી લીધા છે કે અંતઃકરણ જીતી લીધું છે એની અરે કંઈક સંબંધ નથી મહારાજના નિયમમાં તમે મહારાજનું અલ્પ એવું વચન છે એ લોપતા તમને ડર કેટલોક લાગે છે તો તમે દેશકાળને જીતી જાઓ નહીં તો ન જીતો તમે તમે ગમે એટલા ઇન્દ્રિયો જીતી લીધા હોય આ ઋષિ મુનિઓથી તો કોઈ ઇન્દ્રિય કેવાય નહી વધારે મહારાજ ન્યા હોય દ્રષ્ટાંતિ કે બ્રહ્માંડના શંકર ભગવાન એનાથી ઇન્દ્રિયજીત કોણ બીજો હોય શકે એનાથી ઇન્દ્રિયજીત બીજો કોઈ ન હોય શકે પણ તોય એને જે મહારાજે ભગવાને મર્યાદા બાંધી એ મર્યાદાને થોડોક આમ ઓવરટેક કરવા ગયા એટલે ઇન્દ્રિયો કેટલા જીત્યા છે કેટલા નથી જીત્યા એના કરતા મહારાજની આજ્ઞામાં કેટલા ફળફળો છો એનાથી ભગવાન બાંધેલા નિયમ એટલું ભગવાને શાસ્ત્ર દ્વારા અથવા તો ડાયરેક્ટ મહારાજે કીધા એમ કે અથવા તો શાસ્ત્રના જે કઈ કીધા હોય એ નિયમને જો ધારણ કરી રાખે તો દેશકાળ છે પંચ વિષય છે બીજાને વિષય કંટ્રોલ માં કરી લીધા પેશાબ કરી લીધા પણ પોતાના થઈ ગયા એટલે એ જીતી નથી એકતા જીતવાનો મિનિંગ એ છે કે એનાથી બચી શકાય વિપરીત દેશકાળ હોય તો માણસ એનાથી બચી જાય અને ભગવાન પહોંચી જાય તો એનો અર્થ છે જીતી લીધા આ બચાવ જ છે હકીકત તો મુશ મળવાની નથી અમે જીતી લીધા અમે બચાવ છે કે આનાથી કોણ બચ્યો સુખદેવજી ભાગ્યા તો બચ્યા એટલે મહારાજ પેલા સંતોએ કીધું કે મહારાજ અમે આમ નહીં કરી સ્ત્રીઓનો ઉપદેશ નહી દઈ માટે શ્રીજી મહારાજ બતાવે છે કે સર્વે અંતર શત્રુને નિયંત્રિત કરવા માટે પ્રથમ સર્વે ઇન્દ્રિયોને વિષયથી પાછા વળવાના છે નિયંત્રણ કરવાનું છે મારા જાદુ ગુજરાન મારા જાદુ ગુજરાન જોઈ છે એટલે ભગવાને નિયમ કરી દીધા વર્તમાન આપી દીધા આ પ્રમાણે કરવું ગુજરાન તેમાં પણ રસના ઇન્દ્રિય તેમાં પણ રસના ઇન્દ્રિય સર્વે ઇન્દ્રિયોનું પોષણ કરનારી એક અંદરથી ફોર્સ કરનારી છે રસના ઇન્દ્રિયોનું પોષણ પ્રવૃત્તિ વધે એટલે બીજી ઇન્દ્રિયો પણ બધી મતવાલી થઈ જાય એટલે રસના ઇન્દ્રિય મારે વિશેષ જીતવી એમ રસના ઇન્દ્રિને જીતી કોને કેવાય ભગવાન ની ઈચ્છાથી આવ્યું એનાથી દેહ ના નિભાવ પૂરતો આહાર કરે પણ એના માટે ઉદ્યમ ન કરે એના માટે ઉદ્યમ નો કરે અને ભગવાન ની ઈચ્છાથી મળ્યું હોય એમાં કંટ્રોલ કરે ભગવાન ઈચ્છાથી મળી હોય એટલે હાટવી જ લે તો પાછું આવે ભગવાન ઘણી વખત મળી જાય જાદુ મળી જાય છે ને આપડે જોઈએ ને એટલે હમણાં તો ફ્રૂટના ડગલા થઈ ગયા એટલે ઢગલો આખો હાટવી લેવાય એટલે ભગવાન ઈચ્છાથી મેળવી હોય બધું હાટવી જ લે તોય ન થાય પણ ભગવાનની ઈચ્છાથી મળે તો એમાંથી દેહ ગુજરાન પૂરતો કંટ્રોલ કરે અને બીજો ઉદ્યમ ન કરે દેહ ગુજરાન પૂરતો એ બહુ ન મળવું હોય તો ઉદ્યમ ન કરે મનધાયું આપણને મળે એટલે આપણું ઉદ્યમ જો એના માટે કરીએ તો એટલા એમાં એક કાચા કહેવાય શાસ્ત્રીજી મારે જે કોઈ દી કરતા કોઈ દી પોતાનો ચોઈસ બતાવ્યો નહોતો કે આજે આનું શાક કરવો આપણી જેમ આપણે જેમ બાજી કરાવી કે બોલું કરાવી એમ કોઈ દી ચોઈસ નહોતો કર્યો કે કોઈ એમ પૂછવા જ ન જોઈએ કે આજે હું કરવું છું કોઈ દી કરતા કોઈ દી જમવાની બાબતમાં કોઈ પૂછવા જ ન જોઈએ કે આજે આમ કરવું છે આજે આ આવ્યું છે તો આ કરીએ એમ એ પૂછવા જ ન આજે અટાણા જોગ છે આજે હારો આવો તો આવું કરી હારું ન ખાય અને મોડું જ ખાય એટલે ઇન્દ્રિય જીતા એવું નહીં આ બે વાર ધ્યાન રાખવાનું ભગવાન ની ઈચ્છાથી મળ્યું હોય એમાં કોણ કરાવે છે એન્પાવરિંગ કરે છે એન્પાવર કરે છે માલી પતિ બેઠ બેઠી સ્પેશિયલ ઓફર હોય ઓફર હોય તો એમાં આપણે ઉદ્યમ નો કહેવાય કે એટલો ઉદ્યમ કરવાનો કે આશને જવું એમ એમાં તો આગળ કેસે એટલું કરવું એટલે ઉદ્યમ કરવાની છુટી આપી છે ઉઠી ન્યા જવું ઓછો ઉદ્યમ કહેવાય ને ભંડારમાં ગયા તો એટલું ઉદ્યમ તો કીધો નાસને નાચને વ્યવસ્થા કરીને પતાવી લીધું તો ઓછો ઉદ્યમ થયો ને એટલો તોય નહીં પંક્તિમાં જલેબી અને બધું મેળવી ને ખાઈ લે તો એ કઈ સ્વાદિયો નહી એવું કીધું છે તમને લાગતું એમ ખરું તમને શું લાગે છે મોળું ખાય એટલે મોળું ખાય એટલે નિસ્વાદી કહેવાય એમ કેવું નહીં મહારાજની આજ્ઞા પ્રમાણે ખાય એ નિસ્વાદી કેલ્ક્યુલેશન બદલાવાના એને આપણે કે મહારાજની આજ્ઞા પ્રમાણે ખાય એ નિસ્વાદી મોળું ખાય તો નિસ્વાદી એવું કંઈ નથી આમ મહારાજ કે ઘણા કોકને ખાટું ભાવે ને કોકને ખારું ભાવે ને કોઈ ગળું ભાવે લોકમાં તો ગળું હોય એ સારું ગણાય તીખું હોય તો તો ગણિત તીખું ભાવતું હોય એનો ટેસ્ટ હોય એટલે મોળું ખાય એ નિસ્વાદી એવું નથી ભેળું ખાય એ નિસ્વાદ ભેળું ખાય ને ભેળું કરીને મહારાજની આજ્ઞા પ્રમાણે ભેળું કરીને ખાય અને ભગવાનની ઈચ્છા પ્રમાણે ટાઈમે પંક્તિમાં જઈ આવે આગા પાછો ન ખે એ નિસ્વાદ પોતાના ભેડું કરી સર્વે અંતર શત્રુને નિયંત્રિત કરવા માટે પ્રથમ સર્વે ઇન્દ્રિયોને વિષય થી પાછા વળવાના છે આ સત્સંગ છે સત્સંગ અને ઓલું સાધુઓને એકાકી રહેવું એમ વિવિધતા એવું આવ્યું હતું ને ગીતામાં વિવિધતા એકાંતમાં રહેવું પણ એકાંતમાં ક્યારે રહેવું કે નબળા માણસો હોય તો સંસારી માણસો બચીને એકાંત રહેવું સત્સંગ બચીને એકાંતમાં રહેવું એમ નહી સત્સંગ ની આપણે સાધુ ની પંક્તિ છે તો સાધુઓની પંક્તિમાં તો નિસ્વાદી અમુક પંક્તિ માં તો થાય પંક્તિ જાય તો થાય નિસ્વાદી એકલા બેન કદાચ ને આપણે ઈચ્છા એવું બધે મોટા સંતો વ્યાખ્યા આપી છે પંક્તિ જાય ને બહુ એવું તાન ચડતું હોય તો એક કોળીઓ ઓછું ખાવાનું વધારે તપ કરવાનું તાન ચડતું હોય છે રાતમાં શું કરે પછી અમારે એક ભગત હતા એવા તો એ દિવસે ચાંદરાયણ ને એવું કરે પછી રાતે ઉઠીને બધા ડબ્બા ખાલી કરી દેતા ભગત ભંડાર માંથી જી આવે ભંડારમાંથી લઈ આવે રીંગણાનું શાક ને ખાય રાતી ઉઠી બારક વાગે એટલે બે ત્રણ કોળીયા ઓછા કરે ત્યાં એક બે કોળી એકાદ કોળીઓ ઓછો કરે ત્યાં વાંધો ન આવે નહી તો આ શું છે બધા ઇન્દ્રિયો પછી એના કઈ એના ફોર્સ છે ને કઈ એ કઈ થોડા જેવા તેવા છે ઉલાડી નાખે બધા એટલે મારે કીધું થોડું લાંબુ કરવું થોડું કરવું ને લાંબુ કરવું તો ઇન્દ્રિયો સારી રીતે જીતાય એક દિન ધમાકા બોલાવી દે થોડા મા મહિનામાં અને પછી બધું ઓલું બધું પૂરું કરી દે તો જીતાય નહીં એટલે બારે બાર મહિના એવું કરવું થોડ થોડ થોડ થોડ થોડ કરવું વાંધો નહીં મૂકી ન દેવું અત્યારે કરતા શરૂ કરી દીધું હોય તો પૂરું જ કરે માટે પ્રથમ સર્વે ઇન્દ્રિયોને વિષયથી પાછા વાળવાના છે નિયંત્રણ કરવાનું છે તો જ નિયંત્રણ શક્ય બનવાનું છે એટલે પેલા જ આજ્ઞા દીધી અંતર શત્રુ જીતવાય પછી મારા જ દીધી કે ઇન્દ્રિયો સર્વેન્દ્રિયની જીયા બધી ઇન્દ્રિયો જીતવી પછી છેલ્લી આજ્ઞા દીધી રસના તું વિશેષ થાય થયા પછી બીજી ઇન્દ્રિયો પછી અંતર તેમાં પણ રસના ઇન્દ્રિય સર્વે ઇન્દ્રિયોનું પોષણ કરનારી છે અને તેથી સર્વે અંતર શત્રુઓ પણ બળવાન બનનારા છે તેને વિશેષે જીતવી શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે વાચમ ય પ્રાણમ યુ આત્માના ય ન ભૂય કલ્પસે ધને વાણી મન પ્રાણો અને બીજી બધી ઇન્દ્રિયોને વશ કરવા સદવિચારોથી બુદ્ધિને વશ કરવી બુદ્ધિને વશ કેમ કરવું બુદ્ધિનો દંડ હું બઉ મારી બુદ્ધિંગ ને કેવું આ કાપે છે કેવું એવું ટેસ્ટિંગ કરે ને કે નહીંગ કરે એટલે આપડી બુદ્ધિ બઉ એમ નો કરવું બુદ્ધિને બહુ સાર્પ હોય તો બહુ સદવિચારમાં લગાડવી એનાથી વધારે હોય તો ભગવાનનું માત્ર ચિંતન કરવું ભગવાન વધારે તો કોઈ સારું છે જ નહીં ભગવાનનું માત્ર ચિંતન કરવું જેને બુદ્ધિનો બહુ ડોડ હોય એને આ કરવું કે આપણી બુદ્ધિ એને ભગવાનની મૂર્તિ ભરાવું શહેરે બાજુ બઉ ઓળખ વખલે ભરાવવી નહી બુદ્ધિ ને બુદ્ધિ તો બધા કોઈ જાડી સાંભળેલા જેવી હોય કોઈ બહુ સાર્પ હોય એટલે કોઈ એમ હોય કે ભાઈ આપણી બુદ્ધિ બહુ સાર્પ છે અને ભરાવવા જેવી છે બુદ્ધિ તો ભરાવવી નહિ ભાઈ એને ભગવાન માં જોડે દંડ શું બુ દંડ ભગવાન બુદ્ધિ નો સખત માં સખત દંડ કયો મોડા વિચાર આવવા જ ન દેવાય હારા વિચારો કરવા એમાં તો શું છે આખોથી હારા વિચાર કરે ને મારાથી એકાદ એકાદ વિચાર ઓલો કરી નાખે એટલે આખોથી કર્યું હોય આખોથી વિચાર્યું હોય બધું આમ તો બુદ્ધિનો બુદ્ધિની શુદ્ધિ છે એ આત્મા અનાત્માને વિચારથી થાય છે બુદ્ધિને દંડ એ કહેવાય છે પણ દંડ એનો અર્થ એ છે કે દેહ વિચાર છે એ નબળો વિચાર છે એટલે નબળો વિચાર આવવાનો દેવો એ મોટો બુદ્ધિનો દંડ છે આને બધા વાણીને દંડ દેવો મન ઓલાને ઇન્દ્રિય આંખ દંડ દેવો એ બધાને દંડ દેવો એના કરતા બુદ્ધિને દંડ દેવો કે નબળો વિચાર ક્યારે આવો એ સખત દંડ છે હારો વિચાર કરવો એ હળવો હળવો દંડ છે એ બુદ્ધિમાં ઝાઝા હારા વિચાર કરવા મારે હારા પ્લાનિંગ કરવા સારા વિચાર કરવો અને સારો એક્સપેરિમેન્ટ કરવું પછી ખાલી પ્લાનિંગ જ ન કરી રાખવું ક્યારેક ક્યારેક ઇમ્પ્લિમેન્ટ કે નહીં શું કે ઇમ્પ્લિક ઇમ્પ્લિમેન્ટ કરવું એમ એનું પ્રેક્ટિસમાં પ્રેક્ટિકલ કરવું એમ વધારેમાં વધારે દંડ હોય તો બુદ્ધિનો એનાથી મોટો કોઈ દંડ નથી કે નબળું વિચારવું નહીં નબળું કરવું નહીં ક્યારેય નબળું આવવું જ ન દેવું એક્શનમાં એના જેવો બીજો કોઈ દંડ નથી એટલે આત્માનમ આત્મા ઉદ્ધરે આત્માનમ નાત્માનમ અવસાદય તેમ બે ઠેકાણ આવ્યું છે એકાદશમાં હોત આવ્યું અને એક ગીતા ગીતામાં હોત આવ્યું તો ભાગવતમાં ટીકામાં લખ્યું એકાદશમાં કે એમ કે આત્માનમ ઉદ્ધરેત આત્માનમ તો આત્માનમ સદાશયાત ઉદ્ધરે આશય એનો હારો કરી એટલે એ આશય હારો કરવો એ બુદ્ધિ નો દંડ છે બુદ્ધિની પવિત્રતા છે દંડ નથી બુદ્ધિ એના જેવો કોઈ બુદ્ધિ નો સૌભરી તપ કરતા કરતા ભાગ્યા હશે તો એનાથી ભાગ્યા આશય બગડ્યો ને થોડો ક્યાં કે હવે આપણે લગ્ન કરી લઈએ તો હાર બગડ્યો એટલે ભાગ્યા જો એને બુદ્ધિને દંડ દેવો છે તો એને આશય બગડવા ન દીધો હોય તો એનાથી મોટો દંડ નથી કોઈ બુદ્ધિને સદાશયા સદાશય છે એ બુદ્ધિનો દંડ છે ઈરાદો હારો કરવો અને ઈરાદો હારો વિચારવો એના જેવો બીજો કોઈ બુદ્ધિ નો દંડ નથી શાર્પનેસ છે એ કઈ બુદ્ધિ નો શણગાર નથી બુદ્ધિ નો શણગાર નથી સદાશય છે એ બુદ્ધિ નો છે આશય કેટલો મહારાજ કે અમારો બહુ મોટો આશય છે આ બધાનું કેમ સારું થાય એવો મોટો આશય રહીને અમે સત્સંગમાં બેઠા છીએ લઈને બેઠા એમ આશય મોટો કરવો એ બુદ્ધિ નો શણગાર આશય ની ખબર ક્યારે પડે ક્રિયા ક્રિયા લાંબે કાળે ક્રિયા કરે લાંબે કાળે દહ વરે ખબર પડે કે આ ભાઈ નો દહ વર આવો કોટો હતો હવે એ પૂરો થયો એમ ડાળીઓ નીકળે ખબર પડે ને ધરતી પડ્યા હોય એ થોડી આગળ ખબર પડે ચોમાખું થાય ને કાળે ખબર પડે તો ખબર પડે નર પછી આમ થયું તો થાય આપણે ઘણી વખત આડાવાડા લીમડા ઉગી ગયા હોય તો કાઢી જ્યાં હવાર મોઢું તો થઈ જ ગયું છે ભટકતા આવ્યા છે તો મોડું જ થઈ ગયું છે તો કે થોડું આપણે વહેલું થઈ ગયું છે મોઢું જ થઈ ગયું છે જેથી કાઢે તેથી હવાર બીજું હોય ઝાડવા ઉગી ગયા હોય એટલે મોટો વટલો થઈ ગયો હોય વર્ષનો તો એને કાઢે તો નીકળી જાય બીજું મોડો નીકળે થોડાક દિવસ બઉ મહેનત કરવી પડે ઓલા મોટા મોટા બેંચા લવા પડે કૂટવાણી મન પ્રાણો અને બીજી બધી ઇન્દ્રિયોને વશ કરવા સદવિચારો થી બુદ્ધિને વશ કરવી બુદ્ધિ નું નિયંત્રણ કરવું જો આ રીતે જીતેન્દ્રિય થઈ જવાય એ મોટો યોગ છે યોગ છે યોગ એટલે ઇન્દ્રિયોને સ્તંભિત કરવા અંતરને સ્તંભિત કરી દેવું એ યોગ સેકન્ડ નંબરનો છે અને નબળું ન આવવા દેવું ને હારું વિચારવું ને સારો આશય કરવો એ તો એના કરતા આગળનો યોગ છે મહારાજે એવા યોગ ને મહારાજ કે પ્રાણે કરીને નિરોધ કરવો એના કરતા આ નિરોધ છે ભગવાનમાં બુદ્ધિનો નિરોધ કરવો એ યોગ શ્રેષ્ઠ છે એટલે હારામાં વિનિયોગ કરવો બુદ્ધિ અને મોળા એના દરવાજા નબળા દરવાજા બંધ કરી દેવા એના જેવો બીજો કોઈ યોગ નથી હારા વિચારને કોઈ માણસ યોગી સિવાય પકડી નથી શકતો ને પણ હારા વિચાર માણસ ને થાય છે કે નબળો માણસ હોય એને પણ હારા વિચારો તો થતા જ હોય છે પણ એની કમજોરી એ છે કે નબળા વિચારો ઇમ્પ્લિમેન્ટમાં મૂકે છે હારાને મૂકી નથી આપતો હારાને જાળવી નથી આપતો હારો એક વિચાર થયો એને પકડી લે તો એ યોગી થઈ ગયો અને એના એના જેવો બીજો કોઈ યોગ નહીં આસન કરીને ઓલા ફૂફાડા બોલાવે સદવિચારો થી બુદ્ધિ ને વર્ષ કરવી બુદ્ધિ નું નિયંત્રણ કરવું જો આ રીતે જીતેન્દ્રિય થઈ જવાય તો આ સંસાર રૂપ કુમાર્ગમાં ભટકણ મટી જાય લો બુ નો બંધ ઇન્દ્રિય વિક્ષેપો મોક્ષ એશામ છે સંયમ પંચ વિશે ઈન્દ્રિયોનું દોડવું તે જ બંધન છે તે જ સંસાર છે અને તે ઇન્દ્રિયો જે સંયમ તેજ જ મુક્તપણો છે એમ ભગવાને કહ્યું છે